આપણે ગયા ત્યાં ગજુ કાપી લીધું ન્યાય છે બરોબર ગજુ કાપી ન્યાય છે આપડે અન્યાય નહીં ન્યાય મને તો છુટકારો નહીં દમ પથારે કરેલા નકામાં જાય છે નકાર જાય ને આજે લંબડે લખેલું ભોગવવાનું બીજું નહિ બીજી મુશ્કેલીઓ નું नुकसान फणगा फूटेला फणग्यालापी न फणगा एस वगैरह काम ना फूटेला जे हाँ आखिर रात ऊ हाथी हम भगवान आदे घर तू पर उत्तम पुरुष छूम आप, आप गति नहीं दुनिया में जुटे नही बचू जुआ दादाप जय जय मैं फायरिंग कर बहुत गुस्सा करेम बजे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 आप है जो तो फणगा फूटिया कार्यकारी जागृति नुकसान करे बुद्धि नुकसान लगे का विकल्पी कहवाई विकल्पी बुद्धि कहवाई बराबर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 બધા ઉદેગ થાય હાસ્ય ત્યાં જ પરમાત્મા પ્રેમ હોય એ હાસ્ય આપણા દુઃખ ને સર્વત દુઃખ દે નારી એક મુખ્ય વસ્તુ ટાઈમ સે એટલે એનું નાઈજીરિયામાં પ્રવેશ કરવો એ સ્પેસ એ સ્પેસ તો છે તો ટાઈમ મળશે નહી મળે આપણે સમજાવી તો એમાં તમારે તો કઈ છુ કે બઉ આમ છે બધું કઈ ચુકું તેમ છતાં એમના થાય છે આગ્રહ નહીં કરવો શું બને છે ગુજરાત જ્યાં લઈ જાય છે ત્યાં આપડે જોયા કરવા આગ્રહ નહીં કરવો આમાં કરવું છે એવું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 સત્તા આપણે ગુજરાતમાં શું કરવાનું છે માટે પણ આપણે છવા માંગીએ છીએ કે આવું ના થવું જોઈએ શું કયું એવું જોઈએ આપડે સારું થવું જ છે સારું કરવું જ છે મનમાં રાખવું અને તેમ છતાં આવ એ નથી આપડે બરાબર એના માટે ફક્ત એટલું પશ્ચાત આપણે લાગણી શીલ રેવાતું હતું ને દાદા જ્ઞાન કરીને લાગણીઓ બાગણીઓ બધી બાજુ મૂકીને રસ્તો કરી લેવાય રસ્તો અને રમા પણ આપની પ્રભાજી જવાનું એને ભાઈ કરવા નથી તો એનો અંકાર દુભાય નહીં એવું વળવાનું એવું ના કેવું જોઈએ તેમ છે એવું નઈ એવું ના વિચાર પાડવું છે કનૈયા ભાઈ ને હું એ વાર છું શું વારું છું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 પોતાની જગત ના લોકો વિદાઉટ ઇન્ટેન્શન એવો થઈ જાય હા આ બોલવાથી શું થાય આપડે અભિપ્રાય જુદો પડી ગયો એટલે આપડે મુક્ત થઈ જાય आ शक्ति मांग करवा नहीं कचु शक्ति मांगा नहीं आने आबलो बी बात बरोबर है शक्ति ऐसी मगनी शु करविए ना खाए अपने करव शू की जी करके बीजा ना आम ना दुख है હા એવું કયું કરવાનું નથી આ તમારે તારે બોલવાનું છે અને આમાંથી નવું ફળ ઉભું નહિ થાય આવે નું પેલું ડિઝાઇન થઈ ગયું છે એ અટકાય જગા એ નઈ એનાથી કચ્છ માટા ઘોડ અને આ સાચા હૃદય થી જ કરે જે માફ કરે ખોટા હૃદય જ ના કરે હા હૃદય છે બધું અભિપ્રા જુદો પડી ગયો અભિપ્રા પડે આપડે એના પક્ષ નથી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 आगत बंद गयु बंद नहीं रोक नहीं हम कोशिश करते हैं नई जाए हर मगर आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मान लिया तो आगे के लिए तैयार नहीं, नहीं, नहीं होता है नहीं।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 બઉ સમાજની વાત આવે વૈજ્ઞાનિક વાત છે બોલીએ વાવ વાવ વાવ હોય છે ને આ પાણી પાણી પીવાની વાવ વાવ હોય છે ત્યારે મેં અંદર જઈને બોલીએ રાજેન્દ્ર બોલે આપણું છે હવે ભગવાન ની દખલ નથી ગુજરાત આ પ્રોજેક્ટન છે બધું થઈ ગયું એ તો થઈ જુગવાન કે તું ચોર છે એવું બોલ્યા હોવું ગયું જે છે એ વાણી ધીમે ધીમે ઉત્પન્ન કરશે આપણને જે વાણી બોલતું ને આ ભાવનાઓ ભાવ્ય થી મને મુસ્લિમ ધર્મ ના લાગે બધા ધર્મ ના મારે લાગે મારી પાસે દરેક ધર્મ વાળા આવે ને વેદાંતિ આવે જૈન આવે વિદ્યા બધું તો બઉ સુંદર એટલે મનમાં વિચાર કરવા દાદા ભગવાન મને કોઈ પણ ધર્મ પણ પ્રમાણ ના દુભાય ન દુબાવવા પ્રશ્ન એવી મને શક્તિ આપો કોઈ ધર્મ પ્રમાણ ન દુબાવવું જોઈએ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 સરખા સરખા નથી સર એક બીજા બધા ફૂલી ડેવલપ નથી સાચા છે ખોટા નથી આપડે કોઈ ને ખોટો કહી શકીએ એનો ધર્મ છે સંસાર કરતો હોય એને આપડે ખોટા કેમ કરી દઈ શકીએ એનો ધર્મ છે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 આવું જો રોડ વાંચે પછી પ્રેક્ટિસ થઈ જાય પછી એવું કરે નહીં આ રોજ વાંચતા વાંચતા પ્રેક્ટિસ થઈ જશે તે રૂપ થઈ જશે અને આજે એવું ના લાગે क्या फायदा धीमे धीमे एडजस्टर अमल करने तकलीफ आपे की नहीं करव पड़ते जो लखेलो करव पड़ते ये जरूरी है ना कर पर... तो जसे जो कुछ होता है होता ही रहेगा ऐसा समझिए तो इसकी मीनिंग नहीं होता है हमारा क्या है की ये जो हम वाँचे ऐसा जीता था हम रोज बांटते अमल करवाइए આજે આ રોજ આપડે આપડે એમ કહીએ કે આજે સવાર રોડ છે આપડે આ રોજ વાંચીએ આના ઉપર વિચાર કરીએ કે આવું થવું જોઈએ એટલે પછી ધીમે એક આવું થઈને રહે એક વાત છે ગીતા ના લખેલો છે કે તમે કહો છો તે રીતે પછી પણ હું એમ કઉ કે કહી જાય એટલે પછી તમારા એના ઉપર શક્તિ બી માંગો અને તમે બી અને નાના સાથે કોઈ પણ સારી જ આપણને પછી અભાવ થાય ને ઓફિસ માં તું બેઠો કોઈ માણસ આવ્યો તો અભાવ થયો તિરસ્કાર થયો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 खराब लग आप रूबरू मैं भूल थी गई माथ मत रूबरू पंदर पता कर बोलाये आप विचार करो जो मैंने पता करो પત્તાઓ કરતો જ બંધ થાય ને એટલે એમને બંધ થાય નઈ ખાલી બોલવાથી બંધ ના થાય પછી મૃદુ ભાષા મૃદુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ ભાષા નરમ ભાષા થી બોલવું આપડે એવી શક્તિ માંગવી આમ બધા બધા આવશે ભગવાન મને કોઈ પણ બે સારી જીવાત માં પ્રત્યે સ્ત્રી પુરુષ અગર ગમે તેના ગર્ભી ચિંતિત માત્ર પણ વિષય વિચાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટા ત્યાં કોઈ પણ દ્રષ્ટિ થાય આપડી દીધી બગડે તો ત્યાં સમયે શું નામ તાર યોગેશ યોગેશ આવું ના હોય કે આવું શોભે નહીં કે આપણે આપડે ખાનદાન ક્વોલિટી નાખીએ તો દે બરની આ દે આપણી બહેન હોય છે બીજાની બહેન હોય છે બહેન હોય છે આપણી બહેન ઉપર કોઈ દ્રષ્ટિ ખરાબ થાય તો આપણને કેટલો દુખ થાય એવું બીજાને દુખાય જ ના થાય બરાબર એટલે આપણને આવું થવે નહીં શું કહું એટલે દ્રષ્ટિ બગડે પકાવ કરવો પરિદ્રવ કરવા દે અને સદા ભરી બગડે ભરી પકાવ કરવો બરાબર ને હા બસ હાલ જ એમ બને આના ઉપર કુછ હાય સારું મને કોઈ પણ રસ રસમાં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 તું જમવાનું જમું છે તો આપડી શક્તિ બધી દુધ્ધ પણ આવત જતી રહેવાનું જે આવેલ છે દુગ્ધ પણ નહીં જરૂરી જે આવે ધીરે ધીરે આવ ભગવાન મને કોઈ કોઈ જીવનમાં અને એની લોકો નિંદાઓ કરતા હોય તો આપડે નહીં વસ્તુ બધું અને વચ્ચે ભર્યા હોય તો આપડે કદી પત્તાવું કરવું આવું ના થવું છે ગાંધીજી મરી ગયા આપડે એવું કેવા બઉ મરી ગયો કરવી જોઈએ ભગવાન મને જગત કલ્યાણ કરવા ભાવ થાય અમારું નો ભાવ થાય છે ડ્રિંક ડ્રિંક કશું કોઈ કઈ વાત ત્યાં લીધું નથી પરવા થઈ ગયો આપડે ના ચાલે આપડે ના પણ લઈશું જ નહીં આડિય જ નહીં સાધ્ઞા છે મારે તો તારું જીવન બહુ સારું રહેશે કારણ કે તને જરૂર ન બીજુ છે કે નથી રે આ બંધ કરે છે માં સારું જાણું છે નરેન્દ્ર નામ તો દિયલ ઉપર ઓળખવા માટે નું ખરેખર તું કોણ છે જાણવું જાતે કોઈ બિઝનેસ કરીએ તો જોડે અલગ અને કરીએ તો આપડે થોડું જરૂર પડે નઈ અત્યારે કોઈ વખત ચિંતા થાય ખરી આપણે એને વધારે ખરાબ પરિસ્થિતિ મૂકીએ કેવું છે તો છે આપડે એને વધારે ખરાબ પરિસ્થિતિ ના મૂકો છે ખરાબ પરિસ્થિતિ મૂકી રહ્યો છું કેટલા શું કર કેવા સદન આત્મા પરમાત્મા શું સવાલ નામ રમણભાઈ રમણભાઈ રમણ રમણભાઈ તમારી સંબંધ વધારે કે રમણ જોડે રમણભાઈ જોડે નઈ રમણ ભાઈ રમણભાઈ જોડે આત્મા પરમાત્મા તેનો તે છે આ સંસારમાં સંસારમાં રીતે દ્રષ્ટિ છે તો બધી આત્મા કેવાય તેની દ્રષ્ટિ થઈ ગઈ પરમાત્મા આ મૂળ આત્મા કહેવાય જ્યાં સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળ આત્મા જીવ આત્મા જીવાત્મા આ સંસારમાં મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં સુધી એની શ્રદ્ધા છે એની એની બિલીફ છે ત્યારે એને પોતાને એમ સમજાય કે સુખ અંદર થી આવે આત્મા આત્મા આનંદ સુખ ધામ છે પરમાત્મા અંદર થી આવે એની બિલીફ એમ થાય છે ત્યાંથી સુખ આવે એ બિલીફ બનતા રામલીપ ઉપર થાય છે પરમાત્મા પરમાત્મા ના થઈ શકે અંતરાત્મા થયા પછી થઈ શકે અંતરાત્મા દે કામ એક તો અત્યાર સુધી ના જે દેવાણ છે દેવાનો નિકાલ કરવાના અને એક પોતાનું સ્વરૂપ નું ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે અંધાર નહીં હજારો હોય તો કિંમત છે કોઈ ફંક્શન કા નો ફાઈનલ આગેન સતતરા કરવાની જરૂર છે ડિપેન્ડન્સી કામ ની નથી સને ડિપેન્ડન્સી ગમે છે નહીં નથી નથી ગમતી નહીં તો તમે માં હુઈ રહે છો નું કામ કરે છે ઇન્ડિપેન્ડન્ટ હોવું દે ઇન્ડિપેન્ડન્ટ છોને કે શું કહે છે દાદા કહે છે કે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ છું ને શું કહે છે ઇન્ડિપેન્ડન્ટ છું બસ છે ભટકવા દેવું કે મન ને સ્થિર કર્યા પછી ભગવત નામ લેવું એવું નામ લેવું કે જેનાથી મન સ્થિર થઈ જાય નામ સમય પૂરતો જતો પાછું એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવ થી બોલશો ને સ્થિર થઈ જશે બિલકુલ શાંતિ થશે આખો ધારો શાંતિ રહેશે હસીન એટલે કોઈ સીમા નહીં સીમા નહીં અનલિમિટેડ થતું હોય અનલિમિટેડ સીમા નહી કોઈ બરોબર છે આ કલિયુગ છે ને એટલે બધું ડિફાન્સ થઈ ગયું છે સંત પુરુષો હરિજન્મા છે લઈશ માં પાક્યા છે આ પેલા ની વાત તો આવી બરોબર છે બીજું સુધ છે એમાં સંસ્કાર કઈ એવા સંસ્કાર હોય એવું કઈ કારણ કે અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ માં જ પાકે એમ સંસ્કાર ને લીધું સંસ્કાર સંસ્કાર નહીં એટલે સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે ઘણા બધા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો વૈશ્વ એટલે ભેળસેડ થઈ ગયું છે જેમાં ઘી આવે છે ને બે ત્યાં પાકે પેલા તો એવું હતું નહિ જ્યાં સુધી ભેડ નતું રહી क्षत्रिय ब्राह्मण जेवी देखाय दारू जबार पड़ता पीवा पी दुनिया जुदी जाती देखाय देखाय देखाय सुन थे નો સોયો ડોનારો તે નો તે ચારું ના પીધો હોય તે બધું જુવે છે અને પછી પીધા પછી નવી જ જાત નું જુવે છે એનું શું કામ ડોનારો તે નો તે પોતા હોઠેનો બાન ભૂલી जातो પોતળા શરીનું બાન ભૂલી જતો હશે હા એટલે સાથી પર ભૂલી જાય છે દારૂ પીવા દારૂ પીતા પેલા જે વાતચીત દારૂ નો અમલ છે અમલ પોતાનો અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ ના અધિકારથી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી પછી એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે સારું બોલશે આ મારા કાકા અમારા ફુવા સપના માં બોલી રહ્યો છે સપના માં અમારી જાડે ત્યાર પછી સાદી જાગૃતિ કેવાય આ સપના માં બોલી રહ્યો છે જાગેલા માણસ ને આ ન દુખાડે નઈ સપના જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુઃખ અસર થયા કરે ने मानसिक रे भी जाए तो असर थे क्षणिक क्षण असर तो हम मणस ने कोई कुटुंबी जाए तो ये असर तो थे क्षणिक था। असर थाय असर तो थाय सत सत ने हे सत ने पसर थी सकती हे એ અસર કેવી હોય ડ્રામેટિક હોય સંત ને ડ્રામા માં છોકરો મરી ગયો પણ એ સાચું લડતા હશે સંત ડ્રામા કરવાની જરૂર કેમ પડે સંત ડ્રામા કરવાની જરૂર કેમ પડે આ સંસાર ઇટલ ડ્રામા થયેલો છે આ ડ્રામા છે ડ્રામા ને લોકો છે સાચું છે નહી તો ડ્રામા જ છે ખાલી ડ્રામા નું જમા પૂરતું જ ખરેખર ડ્રામા જ છે આ ડ્રામા ઇટ એ સેલ્ફ તૈયાર થયા નથી પાકો માણસ કોઈ દળે દુખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કહ્યું પણ આ કાચા ડ્રામેટિક નથી થયા તૈયારી જ નથી ને કાચી અસર થાય સંતો પુરા પુરા સા કાચા સંત બધા હોવા જોઈએ સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આટલું જ્ઞાની તો જ છે તે આત્મ જ્ઞાન થયું ના હોય તો અસર થાય નથી આ ગણિત ના દાખલા આવી ગયા શીખવો નહીં આ ગણિત એકડો શીખવો પડે પેલો પ્રયત્ કઈ કરવો પડતો ખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિ થી બધા કર્મ અને ભગવાન કૃપા વર્સે છે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન થાય હવે એ જે ભગવાન ની કૃપા જે વરસે છે ભગવાન ની કૃપા આપણી કૃપા તો બધા ના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વસ્તી મળતી હશે એનો લાભ એના પુરસા પ્રમાણે વિનય પ્રમાણે પુરત માં પુરસાદ વિનય ના હોય વિનય ના હોય જરૂર નથી વિનય ઉપર વિનય ને પુરસાદ ભરે પરમ વિનય પરમ આ જગત માં કેવા તો વિનય તંત્ર તરફ નો જ્ઞાન વિનય એને વિનય આવી નય મત જતો રહે પરમ વિનય ના એની જગ્યા નું સ્થાન ના છોડે વસ્તુ નથી આ જ્ઞાન જુદું છે આત્મા જુદો છે ને શાસ્ત્ર જુદો સાધર રૂપે છે જ્ઞાની પાસે પરમ વિનય જ્ઞાની પરીક્ષા આપણે કરી નહિ એમના એમની જોડે બેસનારા મહાસના અભિપ્રાય છે કારણ કે એરો જરૂરી ની પરીક્ષા કરે એના જેવી વાત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 બાજુ આપડે વાતાવરણ સુધી લેવાનું હા એવું ઈઝી આપણા શું એનું આપના શું